મહારાજ નું પ્રવચન બે હજાર ચાલીસ નાષો નમ સ્વામી નારાયણ હરે સ્વામી નારાયણ આ રેવાય દેવા પોતાના આગળ મુની તથા દેશ દેશના હરિભક્ત ની સભા કરાઈ ને બેઠી હતી तो बात कर मुक्ति નાન વિદ્ય વિદ્ય બધવાન નું જ્ઞાન થાય એટલે કલ્યાણ થાય ન કહીએ મારું ભગવાન છે ને કેવા ભગવાન નો સાક્ષાત થાય ત્યારે જીવ નું કલ્યાણ થાય છે ભગવાન નું જ્ઞાન નહીં ભગવાન નું સાક્ષાત જ્ઞાન નાનું નામ સામાન્ય જ્ઞાન કેવાય એવો ખૂણ સાક્ષાત વાપરો સાક્ષાત વાપર્યો છે અને ઓગણીસો આવે એ સિવાય તમે તક ક્રિયા કરો બળી જાવ હળી જાવ હુકાઈ જાઓ કોઈ દેવો તો શાસ્ત્ર માં તો બહુ સાધનો બતાવ્યા છે કે આનાથી કલ્યાણ થાય આનાથી થાય આનાથી થાય બઉ આવે હવે એ બતાવ્યા છે એનું શું થતી હોય તો બીજા બતાવ્યા જ્ઞાને કરીને જો જ્ઞાને કરી ને થાય છે એમને બધું એક એક અક્ષર બરાબર જોવો જોઈએ એટલે બીજા થાય નહીં એમ કેવું જાણવાનું નામ છે ત્યારે નિત્યાનંદ સ્વામી આશંકા કરી દે જાણવું એ જ જ્ઞાન હોય તો શાસ્ત્ર કરી ને ભગવાન જગત જાણે છે તમે સમજો નથી હજી તો બહુ જરૂઆવાત છે તારે એટલામાં ગ્રામીય આ જ્ઞાન કા કરે દે ધાર્મિક જ્ઞાન હોય તો શાસ્ત્રે કરીને ભગવાનને સર્વ જળ જ્ઞાન છે કોણ નથી જાણો તો બધાનું કલ્યાણ થવું જોઈએ ને એય કેતું બરો એને કરીને સર્વ સર્વેનું કલ્યાણ થતો નથી અને કલ્યાણ પણ થતો નથી જાણે એનું ક્યાં ભગવાન તો થતો નથી કોઈ એ ભરી માનતે છોડે બિચારા અવતાર હતા પ્રત્યક્ષ દીધા હતા તો તેને કરીને પણ શું કલ્યાણ થયું છે રામ્યા હોય કોણ ચૌદ વાર કે જેને ભગવાન ને પ્રત્યક્ષ દીઠા હોય એનું તો ધન્તરે કલ્યાણ થાય ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે જેને શાસ્ત્ર કરીને ભગવાન જાણ્યા પણ ધમાં કલ્યાણ થાય પાણી નો લોટો કે કળશ ભરી મૂકે ઠંડુ એટલે તમારી તરસ હોય જ ના દેખાય ઠંડુ પાણી થાય ને પણ તરસ હોય ગયું કેટલું અને એ જેને શાસ્ત્ર કરીને જાણે છે એનેત્ર કરી દેખે છે ભગવાન રખડી પડ્યા બે પાછી માર્ગ એને ખોટો નો કહેવાય પણ એ તરત નો એમલી છે આપણે કરીને જેમ સાંભળ્યું એમાં કઈ ખેડ નહી બઉ અંદર પડી જાય કલ્યાણ નથી જેનું કલ્યાણ એટલે કે પછી પ્રભુ ના ચરણ માં બેસી જવાનું કલ્યાણ પાછો ભગવાન કેતો હોય માળા પેલા જીવા ખાચે ભગમૂર્તિ માં હાથ રાખી મે પણ શું બોલે ભગવાન મંદિર કરવું ત્યારે કહ્યું મારા મંદિર નો થાય ભગવાન તમે કરો તો કોઈ તમને ના ન પડે પણ આ જમીન કોક ની માલિક લાખો રૂપિયા આમ થઈ જાય તો આપણે રોસન કરી દેસ દાદા ખાતે બોલાય તો ભાઈ મારા કરે પણ દાદા ખાતે નઈ ભગવાન ની વાતો કરો એ વાત નો કાઢાયા મારી કરશું આજે કથા સારી છે પણ એને સહી નહિ કરવાની નાખવા દે હું તમે સાધુ તમે આમાં નોંધ્યો કે મારા ભાઈ નો સોઈ ગયો છે છોકરો અને એને દીકરો નથી સહી ન થાય એટલે હવે દેવા ખાચર તમે કાઠી ની કલા તરીકે આ બધું કામ કરો છો હવે યાદ રાખો હું ભગવાન હોય તો તમને કઈ વચન કાળુ આવડિયા ત્યાં બેઠેલા મારા ત્યાં કાળુ આવડિયા દાદા ખાચર નો સમદર ગામ છે ત્યાં નાગપાલ વરુ છે એની દીકરી છે જગુભાઈ આપડા ખાતર દીકરા થઈ જાય કામ થઈ જાય આ દુનિયા છે ને ભજન કરે એક ધારું પણ સ્વારસ જયારે આવે ને ત્યારે ભગવાન જો હનુમાનજી લક્ષ્મણજી રામ જન્મજી ભેગા રહેતા ને સીતાજી ને ભેલા પણ એનું કલ્યાણ થાય એવું બીજા ભેડા રહેતા હોય એમ થાય ભાવના જ ન સેવા કરતા સેવા કરતા એટલે જન્મંત્ર નો અર્થ શું છે કે જે પાછી આવી સમ મંત્ર થઈ જ નો હોય તૈયાર થવું તમારું નાખવું પડે ખંજન કુંદન થવું જોઈએ ત્યાર પછી તમારે જેવું શિવ બનવું પણ એ બનવાની તૈયારી આવે ત્યારે થાય ને એવો બોલે ભેળા કરે ભેળા કરીને પછી થાળી ઝેર એમાં જાવી જાય એ વિદ્વાન થી કલ્યાણ થતા સાંભળ્યા કેવાય એ સાંભળ્યા કેવાય શ્રવણ એ કરી ને સાંભળ્યા શું એમાં જ્ઞાન નથી જ્ઞાન છે પણ સાંભળવાનું એથી આગળ જ્ઞાન નથી જોયા તેમાં શું જ્ઞાન નથી પણ તેને તે જોયા જ કેવાય અને ના કરીને સુંગ્યા તેમાં શું જ્ઞાન નથી ઓળખે માનુ કાગળી સોના નું કઈ ઘરે લાવે તરત બોઈન ભાઈ ને આંખ પડે તો ઘરે હારું છે જોવાનો ભાવ તો થાય બેઠો એવડે વિચાર કરે આવડા ની નજર ચૂકે તો હું એક કામ કરી દઉં કઈ જાય પણ એને ચોરી થી પૈસા મેળવવાનું જ્ઞાન ની કિંમત છે જ્ઞાન છે જો એમ ભગવાન ભગવાન કહીએ જો આપડે બધા કરવા પોતે વાપરવાને માટે તૈયાર કરે થાળ તૈયાર કરતા નથી છપ્પન છપ્પન હું એકસો છપ્પન હાલો મારવાનું ભાવ થાય એમ બધાય બોલો એવી રીતે બાહ્ય ઇન્દ્રિયો કરીને જ્ઞાન છે તથા અંતરકાર કરીને જે જ્ઞાન છે તથા અંતરકાર ઇન્દ્રિયો જીવ સત્તા કદાચ અનુભવ જ્ઞાન છે તમે ક્યા જ્ઞાન ને કહો છો અને જીવને આશ્રમ ત્રણ જ્ઞાન એવી રીતે બાહ્ય ઇન્દ્રિય કરીને જ્ઞાન છે તથા અંતઃ કરે જે જ્ઞાન છે જીવ સત્તા પછી તો જીવ ની સત્તા આવે સત્તા એટલે હુકમ જીવ સત્તા અને એ બાલ્ય ઇન્દ્રિયો કરીને જ્ઞાન છે તથા કરીને જે જ્ઞાન છે અંધકરણ કરી આપણે ભગવાન એ અંધકરણ કરી દેખાતા નથી શાસ્ત્રો બંધ એટલે વાંચી દેખાય અને પ્રગટ વાંધી દેખાય તમે ક્યા જાન કહો છો કેટલા બઉ્યા એક જીવ સત્તા અને તમારે બધા કરનારો કરે છે આપણે લો આ કેગટ ભગવાન નું જ્ઞાન થાય નહીં કોઈ ન આવે તો એ બીજા નહી પણ પોતી બોલે પૂછડું પોતે જ છે એને ખબર નથી ખિસકોલું જ નામ આવે મહાપુરુષ હો ગયા નમળ માં દેખાતું મજામાં તરત યાદ માં આવેલો જોવા જવું ગમે એટલું કરો ને અમારા જૂના પાઠ આવે પેલા ઋષિ બ્રાહ્મણ ના છોકરા શ્રી ગણેશ માં બોલે છોકરા આવડવા ગયા શ્રી ગણેશ બોલો બોલો બે બધું એક અક્ષર વધારે બોલી પાછા કુટેલા ના રહી આ જુ પ્રાણી માત્ર આવવાન ની ખબર જ નથી સ્થિર નઈ એ કોઈ માણસ કેવાય બોલો ચંદ્ર માં ચંદ્રમા તમે બધા જોવો છોડી વિચાર કર્યા મજા બોલો પશુ થયું છે ને બધા એનો વિચાર કર્યો હાઈ રાણી હોય તો બળી મજા આવે વિચાર કરે અને કુદરું રાણું હોય તો મારાશુ પશુ નિર્ણય લીધો બોલો સાથી કુમારી નોખી પડી એનાલી માંથી પણ ઉતરો હોય કઈ શું નથી આપડે કઈ દે નથી બોલો જબરદાન એટલે ભાગી જાય ભગવાન આપણને ઉપદેશ દે આપણને આવું ઉપદેશ દેવાય નથી બોલો મારા દત્રેય ને જળ ભરાત ને સુખદેવજી જળ ભરાત અને વૃષભદેવ ભગવાન ને દત્તાત્રો મારા તમારો ચિંતવાની ગુણ નથી એમાં અદભુતતા દેખાય તો ગુણ તો એ આપડે ખબર પડે અદભુતતા ન દેખાય એ આગળ ગુણ ના થવાય ભાવને આ જગત કોઈ દેખતું નથી વસ્તુની સાથે રડી જાય એટલે વસ્તુ નો ધર્મ એના માં આવી જાય વસ્તુ એક બાજુ રહી જાય એમાં જ આવે. અભિનતા હોવા છતાં એ કેમ રે છે શું લીધું છે બધા ની સમાલોચના કરી ને વચીલા માર્ગ માં જવું જોઈએ સુગંધ માં લો દુર્ગંધ એવા વિચાર ની જે વિચારણા ઉભી થાય એને એનો અભ્યાસ કર્યો સુગંધ માં લોટા ઉપેક્ષા થી કહેવાય અને ઈશ્વરે આ દુનિયા જે જે વસ્તુ સર્જી છે એ જીવ કલ્યાણ માટે સર્જી છે ફક્ત ઉપયોગ કરનારા ઉપયોગ આવડતો નથી અને હેરાન થાય અને આને બઉ જા એમાં હવે કુ મારા જેવું બોલે તો કઈ થોડી વસ્તુ નથી આવડ નાય પણ તમે વેસા આવે એટલે એનું ખરાબ કામ તમને યાદ આવી જાય છે એની ક્રિયા ન બળી પણ એની ક્રિયા ન બળી એ ક્રિયા ના બળી એની ઉપર તિરસ્કાર વૃત્તિથી ભાઈ જાય છે પણ આવી ને મારો તમે કોઈ કોઈ ભૂલ્યા ન હોય એને ઓલન આમાં તો ઘણી વાત મોટી છે પણ એ અધિકાર વિના વિના વિનામ બઉ ચર્ચામાં ન કે આપણે હંગલોને અને ના ખબરૂ કરે તોય યાદી તમે બોલ્યા મને પારવા એવી રીતે સંત માં જેને ગુણ ગ્રહણ કર્યા નો સ્વભાવ હોય એનો જ સત્સંગમાં દઢ પાયો થાય છે અને જેને સંતમાં ગુણ લીધાનો સ્વભાવ ના હોય सत्संग प्रश्न पूछो तथा इंद्रिय अंत करण जीताय जयशय इंद्रिय अंत करण जीताये एम एक वो होताय कहसो त्रे वेरा हो तो जीताय ત્યારે સંત પાસેથી કેવી યુક્તિ વાંચી વિચાર કરે ને હું ભાગ માં છું કે દરવાજા ભાગ માં છું તને જોઈ જ્યાં ચડી તેનો ઉત્તર પણ પરમા નહી ભગવાન જે રીતે સંત ઇન્દ્રીઓ ને જીત્યા ની યુક્તિ બતાવે જે આવી રીતે નેત્ર ની દ્રષ્ટિ નાટિકા ઉપર રાખવી તથા ગ્રામ્ય વાર્તા ન સાંભળવી ઇત્યાદિક જે યુક્તિ તે સંત શીખવી આપણે હા ઉભો રે આટલું ભગવાન ની વાતો ગણ્યા છે કેટલા આપડે નીચે જોઈએ એ આ બતાવે તે હવે આમાં શું કામ કરે શબ્દ કામલ ગતિ કરે માર્ગ જ બોલાય જાય અને તેમ વર્તવા લાગવું પ્રશ્ન પૂછ્યો છે ઇન્દ્રિયોને જીતે અંત જીતાય છે કે અંતકરણ ને જીતે ઇન્દ્રિયો જીતાય છે પછી એ પ્રશ્ન ઉત્તર પણ પરમંશ ને આવડ્યો ત્યારે શ્રીજી મહારાજે કહ્યું બાહ્ય ઇન્દ્રિયોને દેહ દમને કરીને જીતે અને દેહ દમને કરીને બાહ્ય ઇન્દ્રિયો જીતાની હોય તો પણ પાંચ વર્તમાન પાંચ વર્તમાન ના દ્રઢ થઈ રહેતો હોય તો બાહ્ય ઇન્દ્રિયો જીતવે કરીને અંતઃકરણ જીતાય પણ એકલે અંતઃકરણ જીતવે કરીને બાહ્ય ઇન્દ્રિયો જીતાય નહી અને ખબર પડે આવડત કોઈ જવાબ દેતા નથી પેલા બોલો બોલો પાછળ કલા તો શીખી જ પડશે ને ભાઈ બે દમને કરી ને ઇન્ડિયન નીકળે તો અખંડ વિચાર રહેવો જોઈએ આ ક્રિયાઓ કામ કરવાની નડતા નથી ક્રિયા કામકાજ એવું જ નહીં આપણે ક્રિયા કરો ને એ મારી વાત એ કહે કે આપડા બંધાયા એટલે દર્પણ જોઈએ અથવા કોઈક એવું કારણ આવ્યું ને જેમાં આપડે બંધાયા છે ને અહીંયા આનંદ રહી છે એકલા એકલા વિચાર કરવાનો બરોબર જનામ વિચાર કરીને જો વાર્તા કરે તો ધીરે સમજાય જાય અમદાજે ઉત્તર કરોને કરીને જીતે અને દેહ દમને કરીને બાહ્ય ઇન્દ્રિયો જીતાણીઓ હોય તો પણ પંચ નિયમ માં થઈને રહેતો હોય એવો સારો હોવ તો ભગવાને જે મર્યાદા બાંધી અને હોય તો ઇન્દ્રિયો જીતવે કરીને તો અંતઃકરણ જીતાય જો બાહ્ય ઇન્દ્રિયોને જીતે ને વિષય માં પ્રવર્તવા દે નહિ ત્યારે અંતઃકરણ માહિલી કો નિરાશ થઈ જાય છે જે જીતા પ્રક્રિયા એવી કરી છે બસ ચાર પછી એનો ઉત્તર પણ પરમંત ના આવડ્યો ત્યારે શ્રીજી મહારાજે કર્યો છે ધર્મ શાસ્ત્ર કયા છે ત્યાગી ના નિયમ તેને રાખે તથા આહાર ને રાખે બેસે તથા આસન જીતે સાધને કરી ને બાહ્ય ઇન્દ્રિયો જીતાય છે અને ભગવાન ના મહાત્મા નો વિચાર અને ભગવાન ધ્યાન તથા આત્મનિષ્ઠા એટલે કરીને અંતકરણ જીતાય છે જોવાનું સાધન અંતિષ્ઠા વિચાર અને ધ્યાન કીધું માહિતી લોહા નો પાંચમો હોય અને પડ્યા રે ભગવાન નો પૂરેપૂરો કરતા ક્લેશ મટી જાય શાંતિ આવી જાય જો આપડે ક્યારે ક્યારે બારલી ખબર ના પડે હવે મારે એ ગુણ લીધો શું મને ખબર ન પડે એ જાત નો એક ગુણ એટલે શું ધર્મ નહી પછી શું દેખાય પણ આપણે માર્ગ એવો લીધો ભગવાન ને નજીક થવાનું ભગવાન થી દૂર નથી થવાનું આ તો જેમ જેમ જાદા દિવસોમાં જાય એમ દૂર થતા જાય એ ને ના લાગે છે ને સુખ નો હોય બધા હોય સમજે ને ભગવાન એવો તો ક્યાંય ન મળે એવો તો આજે આખા સત્સંગમાં ભાઈ આવો ક્યાંય વાત નથી આ હા એ વાત નથી એટલે એ આપડે માટે નુકસાન આ લોયા ના વચના મને તો હું પેલો નાનો હતો તો બહુ વાંધતો વાંચી ને તો બઉ યાદ આવનારો નો વરસાદ નહીં મારું જીવન પૃથ્વી ને ધાવીને એટલે સત્સંગમાં રહી ને એકલા એકલા કહી ચાલ્યા બહુ મીઠા આપણે વાત કરીએ તમારે વર્ષા ને વર્ષે સમાગમ સ્વામી ના સમાગમ ધોરણ થઈ ગયો પણ સેવા સમાગમ એ તમને ખબર ન હોય કઈ આને સોનેરી તક મળી છે પણ જેટલી લે એટલી લેવાય કઈ તો જાય મારાજ થઈ ગયેલું આ તો બ્રહ્મરૂપ થવાનો માર્ગ છે અને જેમ તમારે વ્યવહારમાં વિક્ષેપો વધારે આવે પણ શું કરીને વિક્ષેપ માં તો તૈયાર થવા યુ શોધી છે પરીક્ષા થઈ બધી આપડે કેવા ભગત થઈએ એ ખબર પડે મારી બંધ થઈ ગયો બંધ થઈ ગયો કોક નો મરી ગયા વાંધો નતો વાંધો નઈ સ્વામીજી હાલ સુખપાલ બહેન પ્રભુ ભજી લેવા જેવું એમાં કથા એમાં લાભ જવાની કથા ઘર છોડ્યા બાર છોડ્યા આ મળે અને પછી સાધુ કેવાય એમ ને એના ખુબ વિચારો કરવા જઈ પ્રભુ ની દરિયા મેં લીધો ત્યાગાશ્રમ અને આવું કેવી રીતે જીવું છું મને ભગવાન કેવો આનંદ માં એનો ગુણ આવ્યો એનો ગુણ આવે અને કદાચ ન ભયુ ભોગ દાડો તો એના કજા ઉભા થાય તો ભૂંડું ને હજી આવડે કોઈ વાંધતા નથી એવા માવાય તો પડે આજથી આડુજ રા ખોદવા દઉં મન ને વખતે મનની વાત એ તો પદાર્થ એવું નથી રાત્રિ ને સમય બિરાજમાન હતા અને ધોળો ખેત પહેરો તથા ધોળી ચીંટ ની દગલી પહેરી હતી તથા ધોળો ફેટો બાંધો હતો તથા બીજે ધોળે ફેટે હતી પરમહંસ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે સત્સંગ થયા પછી દુર્લભ માં દુર્લભ તે શું સાધન માન્યું છે પછી એ પ્રશ્ન ઉત્તર પરમહંસ વતે ના થયો ત્યારે શ્રીજી મહારાજે કર્યો છે એમાં આવે ભગવાન ખેડૂત એક ભગવાન ની નિષ્ઠા અને આ છે એકાંતિક ધર્મ જ્ઞાન અને વૈરાગ્ય એ ત્રણેય ભગવાન ની ભક્તિ કરવી તેને એકાંતિક ન કરાય साधन भगवान संबंधी भजन स्मरण की आदि साधन छे एक साधन क्यों જે જેનો ઉત્તર પણ પોતે સાધન આવે અને ભગવાન સંબંધી તો એ સાધન છે જે નિશ્ચય રહે તો સર્વે આવે એ ભક્તિ ના માર્ગ માં તમને ફળ ની ઈચ્છા રાજી તમે કર્યું ને મારી ભેં ખાણ ખૂટી ગયો રાજા નો રાજીબો રાજાનો રાજીબો કાઢ્યો લગભગ ભગવાન નો રાજા ની પાસે છે આ માસે એને નક્કી કરી તને આવી દેતો ચિંત થાય અને એના નક્કી થઈ ગયેલું કે આટલું તારે એ વપરાય ને આટલું તારે રખાય ને એટલું આમ वही तीज महाराज प्रश्न पूछो के राज्य रूडू थे तो भूंडो थे वारंवा रूडो थे न फोर उ અને પોતે પોતાના મનને ને જાણે જે મટી માં નિશ્ચય કર્યો હોય જે મારે આમ કરવું છે સંત કહે જે અહી બેસવું નહીં ને આ કરવું નહીં તો તે ઠેકાણે બેસવું નહીં ને તે કરવું નહીં મતી ને ફેરવે તો રોડું થાય પોતાનું ધારું કરે તો ગુંડો થાય જે લીન કરે એટલે અવરું પડે ને એમાંથી અવું થાય એટલે અને ત્રીજી મહારાજ એ પ્રશ્ન પૂછ્યો છે પરમંશ હોય અને ધર્મ સંપૂર્ણ રહેતો હોય શું સંપૂર્ણ ધર્મ વાળો હોય દોષ લાગે દોષ લાગે એવી જાત નો ત્યારે તેનો ઉત્તર પણ પોતે કયો છે જેને ભગવાન નિશ્ચય હોય અને ધર્મ માં પણ પોતે રહેતો હોય તો પણ સંત નો અવગુણ જરૂર છે પછી બીજા આગળ પણ ભગવાન તથા સંતના અવગુણ ની વાત કરીને તેને વિમુખ જેવો કરે એવો જે હોય તેનો કોઈ રીતે સંબંધ ના રાખવો અને રાખે તો ભૂલો થાય ને તે ધર્મ માં રહેતો હોય અને નિશ્ચય પણ હોય તો પણ તેને ભેળે નાહવા જવું નહીં ઉભરી જાય બહાર જાય એટલે અગ્રે મંદિર દર્શને જવું હોય તો જોડી ના મન મા બીજું આવે તો ઠીક પથારી પછી તેનો ઉત્તર પણ પોતે કરો છે પણ આ દેહ કરીને શું કલ્યાણ થાય છે એવી રીતે જે હિંમત રહીત વાત કરતો હોય તેના સંઘ નો સર્વ પ્રકારે ત્યાગ કરવો જ મારી સાંભળમાં જુનાગઢ તમારા બરોબરીઓ કહેવાય એની હું જાણ ના ગઢડા એના ગુરુ હતા જ્ઞાન સ્વરૂપ દાદી આવડી જોઈ તારા વિચાર કઈ ન આપડે જવું ચાલો એવા સરળ હતા પાંચ વર્ષની ઉમરે હું એના રમવા મારી પેલા એ વર્ષ ત્યાં ભણતા મારે શું એની જોડે બેળા લે આવી જોવા નરસંગ દે એટલે હું ઉપાડી લઉં ચશ્ એના બુસ દે હું લઈ લ્યો રાજી ભાઈ ના ના તમે બાજી એવો કરી હોય ને કઈ ધટ એમ કેટલું કામ એ આપ આપણા વિચારો મગજમાં ફરતા જ હોય કોઈ આપણને આંગળી ન ઝંડી જાય કોઈ તો કેમી ઇરિટેટેડ�ાસી એજી ફાઈ ચા એ ગાયો કે એવું કઈ નથી ખાટલે લંડન જતો એ આ વર્તમાનમાં ગાયો કે એવું કઈ ખૂબ હતી તો બધું થાય તોને ન મળે હા ઉનાળા માં ટાડો થઈ જાય મજાનો નહી મોર એમ નહીં બાંધી ભરે પાણી ન નાખે ઘરો પડવો આવે નરસિંહ ને ભૂદી જવું ભરી આવું પર હવા પીવા જોઈએ તેના સંઘ નો સર્વ પ્રકારે ત્યાગ કરવો અને સંતના પ્રતાપે કરીને એ સર્વે નો નાશ કરી નાખીશું એમ જે કહેતો હોય ને તે કામ દોષ નાશ કરવાના ઉપાય તત્પર થઈને મીડો હોય તેનો સંગ સર્વ કરવો हिम्मत, हिम्मत सहित करते <laughs> અને પુરુષાર્થ કરીને પોતાને કૃતાર્થ માનતો હોય પણ ભગવાન બળ ના રાખે એમ ના સમજે છે આ સાધ કરીને ભગવાન રાજી કરવા છે તો એનો પણ ત્યાગ કરવો